એ તો તારું નામ છે તારું નામ ઇટે ઇઝ નોટ ધી યુમ વોટ ઇઝ યુ તો વોટ યુ પૂછે છે કોણ કોણ છે એમ પૂછે છે તને ખબર નથી સુ જાણતાઈ ને કરતા નામ દરી દરી ઓળખાનું સાધન ઓળખવા માટેનું સાધન પણ ખરેખર શું પાડું આવું જોઈએ ના જાણો છે હે તેમ લાગે છે આમલી જાણો જો તો કેટલા જાણી છે જાણો દે પણ કે રીતના જાણીએ તમારે તો કોરું જણાવરા હું જાણો છે તમારો કોર અમે ને અમે રીઅલાઈઝ કર્યા બધે એટલે કે અહીં સેલ્ફ રીઅલાઈઝ હાવ તેજ ના કે રીત કે જાણું છે શનિવારે આવો તો માણવા ના થઈ ત્યારે ચાલુ કરે ભગવાન કોણ છે ને આપડા મા બાપ છે મૂર્તિ ની પૂજા કરે ને એ લોકો નહીં ગમે એટલે એ લોકો છે ભગવાન માં શ્રદ્ધા ઉદારી કરે ને એટલે લોકો ભગવાન ક્યાં રહ્યા છે ભગવાન ક્યાં રહ્યા છે પાટનગરને એટલા પાટ છે આ જે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે જે ક્યારે બનાવી ભગવાનને 10 વર્ષ થયા વધારે વધારે લાખ બે લાખ વધારે જે પેરા તો કોઈને ખબર નથી કે કે બનાય તો ભગવાન જાણે ગોડ યાદ નું સમજ પડી ભગવાન ક્યાં રહેતા હશે તો બધે બધે રહેતા સંદાસ ક્યાં બાજો તો આ ને હમ તો આ તમારા આત્મામાં આત્મામાં ભગવાન એના અંદર છે સુનિલજી ગોળવાડી ગણેશાલકાજ માછે દેહ ખોડ ગઈ વેટ યુ ટુ હેવ અ લોસ એને નથી ખબર કામ નહી કર્યું છે કામ પર કર શું કરજો મારે વસ્તુ વસ્તુ વસ્તુ આટલે કે માલ છે અમાર લેવા જાય 얘 તો કાગળ પર કાગળ પર દે દે્યાંથી કરે આલી ગ્લેન્ક માથે ઓલગેન હરી ઇન ફાકલે સાથે ભેગા થઈને કામ કર્યું છે ને તો ત્યાં કરે એવું ના કહેવાય મેં કર્યું એમ કામ કે પ્રારબ્ધ કેવાય કેવું ઇફેક્ટ છે We have done, not done this thing and we have not created the last. Right. So that's what we mean. We are not to be blamed for, we are not to be praised for. If there is a success, we have not to be praised for. Ask him why. Ask him why you have no been checked. Dadai, he said, Kevin, it's high. પરીક્ષા જેને પરીક્ષા આપી હોય કોઝિશ કર્યા હોય તેને ઇફેક્ટ આવે પરીક્ષા એ બધ સાચું કોજ નથી રિલેટી સારું હોય બધું હોય સારી કોજ નથી પરીક્ષા કોઈને ગાય દેવાનો ગાય દેવાના મથા ને ભાવ થાય ઈચ્છા થાય દઉં જ નહી કરી આપીને બે દોલે બે ધોલ કઈ રીતે બે આપી <laughs> દઉં <laughs> <on laughs> <laughs> <laughs> આ તો આ લોકો બહુ નસીબકે આવી રીતનું કોઈને દાદા નથી ક્યું આવો વેપાર કોઈની છોડે નથી કર્યો તમે હું તીન સબા મતલબ છે ને યુ નેવર ટેક્સિસ લે લે નીકળાની અહીંયા બે હો જાયો લીજે કે કે લે લે ને ના યુ કમ ઓન સેટેર્ડે બીકોઝ વી હેવ બેક ફોર નિયા બનાયો મતલબ સાબિ કર્યું હા શનિવાર છે ને બે હાજર આપ્યા બે હાજર છે ને આપ્યા વધારે એકાકાર થાય બદામ થાય પણ અંદાજ એકાગ્રા થયા પછી સુધી પાડી ખાલી નીકળે અને દૂધ નીકળે કારણ છે મિક્સર છે અમારું અંદર નું સુધરી જશે ને હવે आउटर इन शूम सम આટલા આશે દેખાય કોને હમરાય બદરૂપાળું આ કે મેં ઇનર રિપાર્ટમાં આવે સત્રાબ પહેલા રવિ સ્મૃતિ કાઈ એדינה કે ત્યાં 15 લોકો આકે કે આપ તો બી પૂછો ને ઇન્ના બી ઓનલી દેતા છે તો તો આ એ આ એ इंडिया मंथी बहु पाप करे इंडिया इनर कहवा आउटर कहवा मंथी पाप करना है पंथी तो शू करना है જાત નો જો તું બાર છુ પણ અંદર જુદી એમ કે કોમન સેન્સ ડેવલપ કેવી રીતે થાય અને બુદ્ધિ કેવી રીતે ડેવલપ થાય એની જોડે અને કોમન સેન્સ ના હોય ના હોય એની જોડે ઝઘડો થઈ જાય આપડે જોયે જાણીએન્ડ આઉટ સમજી ગયું છે ઝીરવટમાં શું હોય તો શું ખબર પડે મને ઝીણવટ માં શું હોય મને શું ખબર પડે ઝીરવટમાં કેવી રીતના ખબર પડે ઠી કે છે તમે કયું ને તું સમજી ગય ને આપી દો બધાને આપી દીધું બેનો ભાઈ ભાઈ બધા વાળા હોય આપી દીધું દોડાવી દોડી આ બે બોક્ષા દેવ ઉત્સવ સત્તા કરી છે સત્તા દેવ ઉત્સવ આદંતે દર સત્તા જ બોલતા આયા છે રોનીયા કે સત્તા કોણ છે પ્રસિદ્ધો છે ભવં પ્રસિદ્ધો આવો લાગેんだ બધા થાય કે લોકો બધા છે ફેમિલી વાળા હોય એટલે ચિંતા તો રેવાની ફેમિલી વાળા હોય એટલે ચિંતા તો રહેવાની છે ફેમિલી એટલે ચિંતા તો રહેવાની એમ કે લોકો એક માણસને કહેતો કે ના એમ ને જવાબ આપો કે જવાબ ના એટલું મોટું નહી હિન્દુસ્તા ગવર્મેન્ટ કે છોકરાનું ધ્યાન ના રાખે આપણા દેશ માં ઇન્ડિયા માં ધ્યાન તો શું રાખવાનું આપડે બે હજાર નોકરી કરતા હોય એટલે ઘરે તો કોઈ હોય જ નઈ ને એમ હા ઝઘડે જોવા કરે છોકરા અમારું તો એવું જ હતું અમારી અમારા લાઈફ માં બરાબર છોકરા એવા જ થઈ જાય તે જે, જે મત લાયા છે મત તો જયારે ત્યાં હોય ધણી હું ધણી થયો ને મારા હાથ ઉપર કે છે મોટા ધણી આયા બોસ તો કઈકાતા હે રોજ અને અહી ધણી પણ કરે એટલે મતભેદ ક્યાં હોય એ જયારે એક્સપર્ટ હોય ને હવે ત્યાર પછી પેલા એક્સપર્ટ મતભેદ થાય મતભેદ નું કારણ ક્યાં રહે તને આવડતું નથી તને આવડે આવડ્યું તમને કારણ કે સ્ત્રીઓને જે આવડે એ પુરુષને આવડે નહિ સ્ત્રીઓ છે તે પુરુષ પંદર સ્ત્રી પંદર હોય પચીસ વર્ષનું જ્ઞાન થાય પચીસ વર્ષ બધી સમજાય કાચું ના પડવા દે પુરુષો વગેરે થાય લાઈન છે હું અમાર ક્યાં હિરાબા થઈ કરે તો ધની પણ બજાવ છું એ તો ના જ બજાવું છે તમે કેમ લાગે બજાવું છે અમારા મા બાપ નું સુખ જોયું એ તો અમારે પહેરણું નથી કે રોજ વડે વડે આ કરે હા હાથ લઈ મા બાપ કુતરાય રોજ ના દરે કોક માન્યુ બોલો આવી સ્થિતિ આપડે શું દાખલો દેવો જોઈએ મધ્ય આધરા માણસો હતા અને હાથી જોઈને પાછા આવ્યા કે આથી કયો હતો તો કઈક સાંભળવા ગયો પ્રોપર નીકળ્યો બીજો ક્યારે પેલા જેવું પેલા હતી વિચારસરી જુદી છે જેના જેના જે વ્યુ પોઈન્ટ માં આવ્યું એને એ સાચું લાગે એવું થાય છે મારે કે છે ના એવું છે પણ આપણે મારું કે ડિપાર્ટમેન્ટ આપણે જાણીએ નહીં ડિપાર્ટમેન્ટ અરે હોમ ડિપાર્ટમેન્ટ બધું એમનું છે તમારેન્ટ અમેરિકામાં બાકી બધી રીતે મદદ કરવી પડે ને એમને અમેરિકામાં મદદ કરે મદદ કરે તો એમાં મદદ પાડતો નથી એ તો મદદ પાડે મદદગાર કરે મદદિંગ આપડે આપડે આપડે જમવાનું તૈયાર માગવું શાક નહીં મળે ત્યાં કાથવાનું કાઢો કઈ સાત દાડા ખાવાનું એટલે આ તો તે મતદાન ના થાય તો નીકળી જ ગયો એક દિવસ ખાવાનું બનાવનું સાત એક વખત એક દાડો બનાવવાનું ખાવાનું અને સાત દાડા ખાવાનું એટલે મધ્ય જ રહેવા જોઈએ એ તો દાદા પેલા નોકરી ભણતા હતા ને નોકરી કરતા મદદ કરીએ કે મદદ કર્યા પછી મદદ ન કરવો પડે તો મદદ કરવું જોઈએ એટલે કકડાટ કેવા મતભેદ કરો છો મતભેદ તો એક મતભેદ થઈ ગયો કઈ વિચારવા જેવો દેશ લાગતો તમે તાર વિચાર તારા માણસભાઈ પટેલ સૌભાઈ પટેલ કેવાય આપડે ક્યાંય ખાઈ રાખવા બધું કરી નામોનેશન કરવા જેવું નથી સારું છે કરવાની જરૂર છે માણસ ને આપડે મધ્ય આરતી આરતી આ છોકડા બગડી જાય ઝઘડા ના મતદારોગડી જાય છોકરા સુધારો મારે છોકરા ઉપર હાલ દેખાય એની મદદ કારણ મધ્ય કરનારો ધણી બારગામ જતો રહે જય શક્રા ક્યારે પછાતઘાત થાય શું કેવાય શા માટે ચાલુ રાખવું અને તને દુઃખ થતું હોય તો બંધ કરી દેવું કહીએ એવું પૂછવું આપણે તને વિટામિન પેટ કામ થતું હોય તો એવું ચાલુ રાખવું કહીએ પણ દુઃખ જ હોય તો ઘરના માણસ હેલ્પર છે તસ્કિયો બોલતા નથી ના આપડે કઈ નથી વાત કરીએ ત્યારે એ પાછું ઘણા બોલે બંધ કરે એટલે ઝાડ પર રહેતો હતો અમેરિકન ઝાડ નીચે અને હું ઉપર ઝાડ પર રહેતો હતો જ મને જોયો શું કરું છું અમેરિકા પછી ભણવાનું છે ગુપ્તી ધોઈ છે બાજાની શીખવાડીશ ચમચી વડે કે ખાવાનું એ પણ શીખવાડીશ અને મને યાદી છોકરા ને જે ના ગમતું છોકરા ના કહ્યું બોલ્યું કિ ઘરેલો બન કરે બન કરે શબ્દ શીખારેલો લેકેથી આવડે એવું જય જયની વાત કરે વાત કરતી કેતા વાત કરે ને એક પછી ખબર ના એટલે એ રીતના અવાજ કરે એક્સપ્રેસ કરે વાત કરતી અવાજે કરે હા એ અવાજ પર એ જ બન કરે કે એટલે ગમતું નથી આ દાદા અમાર ત્યાં ગાડી હતું ને મને ત્યાં પડતો ને છોકરા સારા થાય આપણા સંસ્કાર સારા થાય છોકરા પછી બાબા સારો દેખાય બહુ સારા થાય શીખવાડવું ના આપડે સંસ્કાર <laughs> <laughs> <laughs> શબ્દ માં કેવી રીતે મુકાય કે હું કોણ છું यार वो ये दो अरे मारे सो कर वो तुम्हें तो पसल में मुके दिया कर ले ले तू फाइन यार थेरेपी घर दादी ले तू फाइन यार डॉक्टर अपने फलेले दादी ले तू फाइन यार भाई पकड़े हैं तो आहा नो आई एम फाइन यार ट्रस्ट राइट या ओके आई एम सो परमेनिंग नो ऑल रिलेटेड थिंग लॉन्ग रन कीकर आई एम I'm a doctor of so-and-so, I'm a teacher of so-and-so, I'm a wife of so-and-so, because it is all related viewpoint, by related viewpoint you are all related, but not by the real viewpoint, not by the fact. It wasn't by fact, by the fact you are pure, you are pure, you are pure. If you have an any mistake, you know. You have to make the uh, uh, pardon of your pure soul which is inside. Mm -hmm. you, you can pray in the soul. બાર છ પંચ્યાસી કિશુન બેન પટેલે બીજી નવી રહી થાય જૂની જે ઈચ્છાઓ થાય ગયા જ પૂરી થઈ ગઈ નવી ઈચ્છાઓ વારે ઉભી થઈ ગઈ વારગડે જ્યારે ઈચ્છા પૂરી ના થતી ત્યારે બીજું કરવા વિચારું એટલે બધી થા પૂરી થઈ જશે કે કે ઈચ્છા પૂરી થાય તેમ ત્યારે ને એટલે ઉદવણી કરું છું અજી થાય જ નથી એટલે હે અજી એક પણ પૂરી થઈ નથી અજી એક ઈચ્છા પૂરી ન થઈ ગઈ છે કોઈ થઈ નથી નાની હતી લતા લખર તું લતા થી વાત સાચી છે લતા તો તારું નામ છે એ વાત સાચી છે પણ તું ખરેખર કોણ છુસ માણસ તું કોણ છુ તપાસ કરું માય ને કોણ બોલે મને કરી આપ भगवान मा मानती भगवान मा ना जरूर ना सुखनी जरूर आ, ने हां। <laughs> बैठा सुख पूरे-पूर। करी करे मैं क्या क्या મને ઉધાર ના કરાય એ તો ન્યુઝર્ટી આવું તો કરી આપીએ એ કેસે જવું પડે એટલામાં આઈ તું ત્યાં પણ આવી ત્યાં પણ આવીશ કે છે ત્યાં પણ આવીશ કે છે કે ભાઈ આવીશ કે છે એકલી આવી કે દેવજન આ તો ભગવાન જાણે આવે કે ને પણ હું તો આવી તુ કેતે આ વાન કેસે હું તો એમ નું ખબર હે ભગવાન આય કેતે હું પરань લે બેને કાયમ નું શું છે એવું કાયમ હા એવું જ ના રહે જો એવું જ દેતે કે કાયમ નું શું કરવું છે તારીએ વારિયા પેરી એ ફ્લાશ કરે ગાય બધે સિનેમા જોવા જોઈએ ને આનું શું છે એ હું બધું કરું છું એ હું બધું કરું છે આના ન કરો સાહેબ આ પુસ્તક માં આને પુસ્તક પુસ્તક આપજો કે શું શું ફાયદો થાય બધા ફાયદા જે માગું એટલો વાણ ના થાય એવું બોલે બાકી છે શારદાબેન પૂછે છે કે એમનો એવો ભાવ છે પામે ગમે એટલા ભાવ કરે પૂર ના ચાલે કેટલું પૂર છે દાદા ને ભેગી થઈ કે જેવું દાદા કે એકવાર અહીંયા આવે તો Hmm. एक बार हसबेंड वाइफ ने घर में नानी बाबत पर टसर थी हो છોકરાઓ બહાર ગયા હોય ગયા મારી ફાઇલો આવી ગયા છે એમના સાસુ ગુજરી ગયા મેતા બેન ના સાસુ ગુજરી ગયા કોના